સૂક્ષ્મ આત્મા એટલે શું તમે કહ્યું છે કે શુદ્ધ સુક્ષ્મ આત્માનો કોઈ મહાત્મા હજુ પામ્યા નથી એમને અનરિયલ આત્મા જ આપ્યું છે તો રિયલ આત્મા સમજાવવામાં